રાગ દેશ હોય અને ભય ના હોય એવું ચેતન તમારું સ્વરૂપ છે લોકો ઉપરી કરી દીડાઈ મારે આટલું પણ ઉપરી ઘરમાં બૈરી હોય કે ભજીયા કર્યા લખે ઉપરી ગણી અટાય આપડે કે ભજીયા કરી લખે ભગવાન ભી બધા ભગવાન નાતે કરતા નથી બધા પ્રવચનો ગા ગા કર્યા લોકો ઉજવ એને બધે આપડા ઘણા ખરા દિવસ આપડે ઘણા ખાસ રહી શકે છે બધા ઘણા ખરા લગભગ પોતાના જ રહી શકે બીજા સૌ જાય દેખાય બધા એ બે બજે રહી છું જીવ ભગવાન નો અવશ છે કે ભગવાન પોતે જીવ જીવ ભગવાન નો અવશ છે કે ભગવાન પોતે છે ભગવાન નદી આ બધું ખોટું બધું સર્વાંશ છે દરેક જીવ માં સર્વાંશ છે ભગવાન આવું છે એટલે તો કોરા ના ટુકડા કરીએ એવી રીતે પરમાત્મા દરેક ના માં એ અંશ નથી અંશ શું છે લોકો હું ત્યાં ગયા કો લખ્યું છે એનું સમજવા ભગવાન એનું જે આવરણ છે તે આવરણ માં અંશ પ્રગટ થયેલું છે ઓલ પડ્યા છે ને તે પાંચ અંશે પાંચ અંતરી વાળા ને પાંચ અંશે ચાર અંત્રી વાળા ને ચાર અંશ છે પ્રગટ અજવાર બોલે અજવાર કુલ છે ભાઈ પણ આવરણ છે એ ઓછું બોલે હા સર એ સમજાયું મારે અગવાળું નીકળે છે ટુકડા મારે કોડું ઓળું કોપી કાપી ટુકડા ગયા લોકો એવું માની બેઠા છે બધા ભગવાન પ્રાપ્ત ના થાય પ્રાપ્ત થાય હોય થાય છે શું થાય આવરણ આવ્યું છે ફરી આવરણ ના આવી જાય એટલે અમારે ચેતવણી રસ્તા બતાવ્યા હોય રસ્તા કરવા જ પડે ફરી આવરણ આવી જાય મોટો પ્રશ્ન છે કે આત્મા પ્રાપ્ત કરવાનો હોય તો પોતે જ ભગવાન છે ને આત્મા પ્રાપ્ત કરવાની જરૂર છે આત્મા પ્રાપ્ત કરવાની જરૂર છે ખરી એ પોતે જ ભગવાન છે ને આત્મા પ્રાપ્ત કરવાનું નથી આત્મા તો એની પર આવરણ તોડવાનું ભગવાન છે તો એમને કોઈ પ્રાપ્ત કરવાની જરૂર રહે છે આત્મા આત્મા ભગવાન છે તો એને પછી કોઈ પ્રાપ્ત કરવાની જરૂર રહે છે ના પ્રાપ્ત છે જ એની પર આવરણ તોડવા છે તો ફળ પુષ્ક ધન છે તો બસ તમારે કામ લાગે એવી રીતે આત્મા પરમાત્મા છે પણ કોઈ શું કામ લાગે તમને સમજ ને એ જ્ઞાની પુરુષો આવરણ કાર્ય આપે માણસે આવરણ કાઢવા માટે શું કરવું જોઈએ જે જે કરે ને તેનાથી આવરણ વધે તમે જે જે કરશો તેનાથી આવરણ વધશે તો ઘટશે નઈ માણસ ને માયા નું જે આવરણ છે એ આવરણ છોડવા માટે માણસે કયા ઉપચાર કરવા જોઈએ કઈ દ્રષ્ટિ જે કરશે તેથી આવરણ ઝાડુ થશે વસ્તુ ઝાડુ થશે એટલે હવે શું કરવું જોઈએ કે કોઈ કોઈ મુક્ત પુરુષ ની પાસે જઈ અને છૂટી જગ્યા ઘરો શું કરવું પડે કોઈ મુક્ત અર્થ કરતો હોય ને તેને એમ કે ભી વધારે નહીં પણ એક વાંટો તું મને તોડિયા જ કે તે પછી હું આંકડો હોય દેખાતું ના હોય પાસેથી ફ્લેટ મૂકીને પાછો બોક્સ ખોડે પોતાને ખબર પડે કે નથી જે કરે તેનાથી વધારે ગાળ થતું જાય ગાળું સંસાર ને માટે ફાયદા માટે પ્રયત્ન ચાલે તમારા આત્મા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન અને આમાં મહેનત એ ચાલે નહી આજ્ઞા પર રહેવું પડે શું કરવું હા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 ચાર પ્રકાર ના રામ છે એવું એક પ્રવચન સાચી ચાલો થોડું રામ ચાલો દસરથ બીજો કારણ અને ચોથો સબ્સે ન્યારા જે બધા ના ઘટમાં પ્રગટ બાકી એક જ એક જ ભગવાન છે એ નથી ઘટગટમાં વ્યાપરા એ જુદા જુદા નથી અગર તો પેલા એ નથી કે ભગવાન વ્યાપેલા ના હોય ભગવાન તો દેહ ની અંદર બેસાસે દેહ સરૂપત છે જયારે પોતે મુક્તિ થાય નિર્વાણ થાય ત્યારે આખા જગત પ્રકાશ વ્યાપી જાય ની તેટલા પૂરતું પછી વ્યાપેલું નાપેલું રહે છે પછી એક રામ છે નારા છે તે વાત છે એટલું એક જ છે આ સમજે પણ એ તો રાતો થયા પછી રાતો કરવાથી કડે નહી ના હોતા પણ આ તો દુઃખ ભટી ગયું ના હોત દુઃખ ઘટ નથી દુઃખ વધ્યા છે આ દુઃખ સાંભળતા દુઃખ વધ્યા છે પછી બીજી વાત કરો આવે તો તમારી તમે ઈચ્છા રાખો છો કે આપણે એક દાડો મારી પાસે તમારે અમે નક્કી કરીએ છીએ એક દિવસ નમો વચ્ચાય નમો સિતા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 આવી જગે તેજ જે બઉ સારી છે તેજ આપડે શેકીએ આવે છે એમાં તેજ ની જરૂર નહીં હલકા એટલે બાકા સારા અને વિટામિન ઉડી જાય છે વિટામિન ઉડી જાય જોયે અને અમુક શાકભાજી ખાલી આ તેજ માટે તેજ વખત હતી એ કરવા પડે છે ટપવા પડે છે એનો વઘાર કરીને ઉતારી દેવા પડે છે ને અમુક શાકભાજી વધારે વાયુ ના થાય આ સંઘિકા થઈ જાય છે પોતાના જ જાત કરે વિજ્ઞાન એવું કેવા મારે છે આ શા નથી ભગવાન જેવાનું ઉચ્ચારી તમને ભણાવ નહી પડે વાળ છે પણ તમે જણાવું છું કઈ રહી વા તમે આપીતરા કેટલે કશું બોલો નહીં આપીતરા કેટલે કઈ બોલો બધું કરવા પૈસા દેવો એટલા બધા ઇંગ્લિશ કેટલા બધા જે વધે નહિ ઘટે નહીં હા ત્યાંથી મંદિરો બેવળ થાય અને દાદા હું ભાગવત ની સાત દિવસ ની સપ્તાહ કરી હમણાં ભાગવત ની સાત દિવસ ની કરી પછી મને ઘણા ફોડ પડી ગયા જે પેલા સમજતા કરી છે જ્ઞાન એટલે શું માર્ગદર્શન માર્ગદર્શન આપડે હોય એ રીતે કામ કરે છે વિજ્ઞાન હાજર થઈ જાય હાજર ને ભરવા મરે ગયો હૃદય પર પથરો માર્યો એ વાડી છે હૃદય પર બધા ઘા લાગેલા હોય કાળજે માં કઈ લાગે હોય હવે એ રૂજાય નથી બાર એક જ દાદા ભગવાન એવું નથી તમને આ જાય અજવાણા આપડે શું કે બધા બોલાવડાવીને બોલાવાનું એને એકલો પ્રેક્ટિસ નહીં પડે ના ના ચાલુ પડે તમને લાગેલા દે અને મારી નાખ્યા કેવા ઘડે બધા તમારે તો એડવાન્ટે સ્પેશિયલ હતું બધે ભગવાન ભગવાન જેવા લોકો પાછા પડે ઉતાર આપડે કરેલું ના કહી દઉં એવું નથી પછી ચાખ્યા પછી ચાખ્યા બધા પછી દાદા ભગવાન પછી ફૂલ અને એક કલાક એ બહુ અગાઉ કરો દાદા ભગવાન ફૂલ બધી ઇરાદા ને મારા તાજેલા છે ને બધા જુદા જુદા ભગવાન બધા જુદા જુદા ભગવાન છે ને એટલે આવું ભગવાન કેવી રીતે આ કલિંગમાં હોય છે કે માણસ ભગવાન કેવી રીતે થઈ છે કલુમા પૂર્ણ થઈ છે કે નહીં બેઠેલા બીજા બધામાં તો માનવતા હકી નથી આવી ભગવાન મારી પાસે માનવતા હો નહિ હોય એવું તમે પૂરા કરી આપ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 લખેલું છે ને એ લોકો ને બતાવીએ છીએ તો જરાક સમજ પડે છે લોકો ને કરવજ્ઞાન તરંગી માં છે ને એ લોકો ને બતાવીએ ત્યારે થોડી સમજ પડે છે કે માર્ગ છે ખરો આપડે પોતા નથી પહોંચાતું નથી આજ રસ્તો રાખો તું આ રસ્તે ચાલે એનો પુરાવા જે પુરાવાળું છે પહોંચી શકતા નથી પૂરા મૂકી દે દિવાળી પગડ છે આપડો ચોખ્ખો માર્ગ છે એને આપડે તો પૈસા લેવાના હોય એટલે પૈસા ની વાત જ નહીં ને આપડે इसलिए हमसे ये मानते हैं की आत्मा को भुला कर ही आज सारी समस्याएं पैदा हो रही इसलिए हम ऐसा समझता है की आत्मा को भुला कर ही ये सारी समस्या पैदा हुई है आत्मा, वी आत्मा वी ने भूली क्या इनकी बड़ी समस्या आज जगत में बड़ी समस्या कदर से कोई भूल है ऐसी चीजें भी है दो चीज पहले સનાતન સનાતન ચેગા હોતા ભેગા હોય કોઈ હોતા ખુદ કૂળ ધર્મ કોઈ બેસાહુલ બહાર વિશેષ દૂર હોય વિશેષ વિભાવ નહીં વિશેષ વિભાવી આત્મા વિભાવી વિભાવી હોતી વિભાવ પરિણામ वो विभाव ऐसी अर्थ नहीं है ये वह दैनिक समर्गन करती है विभाव ऐसी बर्बाद की संरक्षण की ऐसी आप विवाह का अर्थ क्या है विशेष भाव हो गया प्रत्येक योग में विशेष परिणमन होता है तो विशेष भाव में क्या हो गया क्रोध मांगा है लोग दोनों की दोनों का गुण धर नहीं है સુંદર કા દીધી જીતન કાદી મગર દો નો ધાતુ સંયોગ થી ગુણ બોલતા ધર્મ એ સંયોગિક પૂરા કચા સહયોગ સહયોગ થી આપણા અન્ય ગુણ સહયોગ ને વિનાશી હોય સહયોગ થી ગુણ तो जब जुदा हो जाता है ज्ञानी दोनों को जुदा अभिभाजन करता है, है।, मार है।, है।, है। अभियान उसका हिमित वर्ल्ड का जगत का अधिकरण का क्रिया अभियान ऐसी होती है क्रिया होती अज्ञान से होती है तब જ્ઞાન છે પર અવિનાશી સત્ય સનાતન સત્ય હૈ મહાત્મા દર્શન હોય તો ભાઈ મિલે વિચાર માન્ય વાા ગુજરાતને હમશનતા હોય ના એક ગુજરાત કા દર્શન કરવા વાત વ્યક્તિ મિજરાટ પ્રસન્નતા હોય કે વિજરાત કે દર્શન કરવા વાત એક મિલે એક વ્યક્તિ મે કે દર્શન કરવા વાળી એક વ્યક્તિ મિલી હમક બરોબર આપી ભાષા દેખી તો હમ લગા કે આપી ભાષા તો અમારી ભાષા છે બિલકુલ ભિન્ન નહીં એક ભાષા રાજદ્રેશદ્રેશપારી એમ કે છે કે આપની જયારે વાણી વાંચી ત્યારે એમ લાગ્યું કે ભાષા થી જુદી ભાષા છે જ નહીં के वो है। वो, ए, वो नहीं आप ऐसा व्यापार है मैं इसमें सकता हूँ और सोता है ऐसा कुछ आपकी झुनता है मैं भी झुनता हूँ इसीलिए तो हम માનતે જ્ઞાન દર્શન પાધના પ્રારંભ મા કેવલ જ્ઞાન દર્શન પ્રાપ્તિ બિના સાધના શરૂઆત નહીં હોતી હોતી ઉધર બરાબર સાધના ની તો શરૂઆત ઉદરત હોતી મહિને કેવલ જ્ઞાન ઓડા જાન સંવેદન કો છોડતા ઓડા જ્ઞાન કોરા કેવલ જ્ઞાન સંવેદન નહી શુષ્ક જ્ઞાન ખાલી ઓલી ઓલી નોલેજ્ઞાન ખાલી કેવલ જ્ઞાન हमको केवल ज्ञान वरतना नहीं हम केवल ज्ञान क्या है मैं जानता हूँ वरतः नहीं हमको उसका वर्तन नहीं होता है मेरा वहाँ क्या डिफ्रेंस है केवल ज्ञान व्रत है हमको वरता है हम जानता है केवल ज्ञान क्या चीज है કેવલ દશમી ક્યાજ કેવલ જ્ઞાન કે જે આ ચીજા મે વચ્ચે લબ્ધી મેં લબ્ધી મેં વીર્ય નહીં હૈને લીધી મેં વીર્ય નહી હૈી ચીજે તો હમ વિતરાગ કયા દસમી કચ કરાદા ભગવાન વિતરાગ હૈ દાદા ભગવાન નહીં દાદા ભગવાન તો પ્રગટ હોય હા તો એ શરીર તો દાદા ભગવાન હૈ આત્મા શરીર તો દાદા ભગવાન હૈ હું દાદા તો નહીં ભાષા નહીં અભાષક મેં તું ભાષા ભાષા નથી ભાષા નહીં કું કે મેં અમુક ટાઈમ અભેદ શરૂપ રહેતા હું અમુક ટાઈમ બેસ શરૂપ રહેતા હું તો હમકુ અભ્યાસ કરે અનુભવ અનુભવ નિશ્ચય વ્યવહાર દોન નય કે સાથ ચાલતે નિશ્ચય વ્યવહાર દોન કે સાથ નીચે વ્યવહાર તો ચાલીએ વ્યવહાર તો આગત થી એ વ્યવહાર નહીં કરેગા વ્યવહાર ખડા કોઈ કામ નહીં વ્યવહાર તો બિલકુલ ી દ્રષ્ટિ જ્ઞાતા દ્રષ્ટા ભાવ વિકસિત હોય પ્રેક્ષા કા પ્રયોગ કરતી દક્ષણ બળે હા જ્ઞાતા દ્રષ્ટા ભાવ બળે હમ દક્ષણ કા પ્રયોગ કરતે પ્રેક્ષા ભાવ પ્રયોગ કરતા કહેતા દ્રષ્ટા ભાવ હમણાં બધે અભી બહુ જા બિલ સી વાત ગોયનકા જીસે હમ का जो चल रहा है उससे आगे बहुत ज्यादा पब्लिक के लिए आपकी बहुत सहायता है के वो ध्यान कराता है आगे बहुत जल्दी पब्लिक अंडेवलप हो गए धर्म के अंदर हाँ बिल्कुल हम ये आप ऐसा ध्यान करते हैं हाँ इससे फायदा વિપક્ષના પ્રેક્ષા થી આગે એક પ્રયોગ કર્ાતા દ્રષ્ટા નેશાપર્ણિત વિપક્ષના કા જ્ઞાતા દશા પ્રારો માર્ગ જે જ્ઞાતા દ્રષ્ટા ઓ દેશ થી દેશ થી ઘટા ભ્રષ્ટાભાવ વિકાસ ઉના લોકો કે લોકો બતા બરોબર હા હા વિપક્ષના પ્રેક્ષા ભાવ છે અર્થ એકબ્દર ચાલતે રહે વિપક્ષ ના હોય રેક્ષા દોન જો પ્રયોગ ને શુદ્ધ ના થાય ત્યાં સુધી જ્ઞાતા દ્રશા ભાવ પ્રગટ ના થાય ના થાય ના થાય ત્યાં સુધી જ્ઞાતા દ્રષ્ટા લેફ્ટાય વિશુદ્ધ માની વિશુદ્ધ માની સમીપે તો જાતિ સ્મરણ જ્ઞાન વિશુદ્ધ હોતી હૈ જા સ્મરણ જ્ઞાન હોતા વિશુદ્ધ હોતી હોય તો અવધિ જ્ઞાન હોતા કેવલ જ્ઞાન વિષ્યા શુદ્ધ કદી ભાવ શુદ્ધિ હોતી હોતી આપ્યા તો બહુ હૈ તો जाति स्मरण के प्रयोग भी आपसे सुने है हमने तो इस विषय में आप क्या कहना चाहेंगे आप ना जाति स्मरण प्रयोग हमें सौभ्य है तो वो बारे में आपका क्या कहना है याद आपका जाति स्मरण ज्ञान के प्रयोग आपके ज्ञान हुए नहीं कभी वो बुद्धि ऐसी होता है हम हमारे बुद्धि बिल्कुल नहीं है बुद्धि की जरूरत नहीं रही है आदमी है જા સ્મર તો બુદ્ધિ જાતિ સ્મર નહીં જાણતાંજન ક્યાં સુધી આપને સુના કે આપ દૂસર કરવા દૂસર જા સ્મરણ જ્ઞાન કરવા જાતિ જ્ઞાન નહીં કરાતા નહી કેવલતાવલું સાથે કેવલ જાનને તો કહેતા હું કેવલ જાન કે બિના સાધના કેવલ જાન પ્રથમ બાત પહેલી બાત કેવલ જાન અંતિમ બાત કેવલ જાન કેવલ યાદ ક્યાં ચીજે કે આત્માત્મા ભેદ વિજ્ઞાન કેવલ જ્ઞાન જીતને કોઈ ચીજી ભેડ નહી આત્મા ભેડ નહી કેવલ જ્ઞાન હા એ તો મેં કહેરાઉલ જ્ઞાન થી બિના સાધના શરૂ નહીં હોતી ભેદ વિજ્ઞાન થી બિન સાધના કા કારણ ભી નહીં તો સાધના કા પહેલા બિંદુ મેં કહેવા કેવલ જ્ઞાન થી સાધનાિંદુ કાયોર્ગ ભેદ વિજ્ઞાન સાધના કા પહેલા બિંદુ સાધના કા અંતિમ બિંદુ ઉમ કેવલ વિજ્ઞાન ભેદ આત્મા ગુરસર જ્ઞાન આરાધના હોતી જ્ઞાન ભેદ આશ્વા